સ્વરૂપ વાળી જેનું અસ્તિત્વ છે હા ભગવાન હશે ખરા એટલે સ્વરૂપ વાળા છે સ્વરૂપ વાળા છે તે પછી લૌકિક લૌકિક લો જાણે છે એવું નહીં સ્વરૂપ લૌકિક બધા કલ્કિત જાણે છે જે આ મૂર્તિઓ બનાવેલી છે ભગવાન ના જુદા જુદા પણ સાચું સ્વરૂપ છે એક બાજુ પૈસા કમાવો ને એક બાજુ આ કમાવો હાથે બનતું છે આગળ આવવું પડે આમ દાડો એ તો શક્ય નથી ને હવે स्वरूप अलौकिक स्वरूप खरुदार्थना संसारीजो मे संसारीजों अपनी संसारिक चीजों की प्रार्थना प्रार्थना भौतिक सेवा बराबर પ્રાર્થના કરી તો આપણે હેલ્પ કરે આપણે આ ખેંચીએ તો ગાડી ઉભી રહે એટલી હેલ્પ થાય બરાબર અને આપડી કઈ વસ્તુ પડી ગઈ બદલાઈ જાય હોકર ખેંચીએ એમ તો આગળ આપણને મળે ને તો જમવાનું મળે એવું કશું બને નહીં ત્યાં તો જે હોકર ખેંચવાનો જે લાભ મળતો એટલો જ લાભ મળે એમ પ્રાર્થના કર્યા જે લાભ મળતો હોય એટલો જ લાભ મળે એમને ઓળખવા માટે ભગવાન નું સ્વરૂપ કોઈ જોયું હશે ખરું જોયું હોય તે જ ક્યાંય સ્વરૂપ છે એવું એ તો કોઈ કહી ને બીજો બધો આ તો બધી વાતો છે વાતો છે બધી જગત માં બધી ભગવાન બધી કલ્પિત છે લૌકિક વાતો નથી ભગવાન તરીકે પૂજાય સારા ગુણો બહુ એના હોય છે આપડા એના કરતા ફોરેન વાળાના ગુણો બહુ સારા છે આ બધા ગુણો બધો ભૌતિક ગુણો છે પોતાને મન સારો હોય પણ આ બધા ગુણો જે છે ને એ ભગવાન ના ગુણ નથી અમાર બરાબર આ બધા ગુણો વિનાશી ગુણો છે આખો દાડો લોકો માટે જ પડતો હોય પણ એ બધા ગુણો વિનાશી છે વિનાશ થતા વાર નહીં ભગવતી ગુણો રાત ગીત ને કપા થઈ જાય પાસ થઈ જાય એ બધા ગુણો નાશ રાત ગીત ને કપ સેફા થઈ ગયો બધા ગુણો ના થયો પણ ભગવાન ના ગુણો હોય ને એ નાશ ના થાય ત્યારે ના ભગવાન ના ગુણો જાણે ત્યાં ત્યારથી પોતે જ ભગવાન થાય એ પોતે જ ભગવાન થાય શું થાય એ પોતે જ ભગવાન એના સ્વરૂપ ને જાણે ત્યારથી ભગવાન થાય પોતે સ્વામી વિવેકાનંદ ભગવાન કહી શકાય સ્વામી વિવેકાનંદ ભગવાન કહી શકાય ખરા ના એ બધા સંતો માં ગણાય સંત માં સંતમાં ભગવાન નઈ બધા સંતમાં સંત પુરુષો માં ભગવાન તો આ ઇતિહાસ માં મહાવીર ને કરી શકાય મહાવીર ચોવીસ માંગવાન કેવાય એટલે આ બીજા બધા તો સંતો કેવાય બધા આધ્યાત્મિકતા અને બુદ્ધિ કોઈ સંબંધ ખરો આધ્યાત્મિકતા અને બુદ્ધિ એને કઈ સંબંધ ખરો સમજવા કામ લાગે આપણને સમજવું હોય સમય બુદ્ધિ નો સ્વભાવમાં ભટકાય ભટકાય ભટકાય ભટકાય બસ સ્થિર થવાનું શું થાય ચિંતા નો માર્ગ છે ના આમ કરતી ચાલે કુદરતી મહાતમી શીખી છે માણસો ને મરી જાય નઈ માણસ મોશન મોક્ષ મેળવવા માટે જરૂરી છે આ જ્ઞાન મોક્ષ મેળવવા માટે જરૂરી છે મોક્ષ મેળવા માટે જરૂરી છે અને મોક્ષ એટલે શું પોતાનો તમે બંધન ગમે છે આખો દાડો બંધન માં જીવ માત્ર બધા બંધન માં પડે સાધુ આચાર્ય તમારે જયારે જ્ઞાની મુક્ત હોય તે કોક જ હોય વર્લ્ડ એકાદ હોય એટલે જ્ઞાની હોય ને એ મુક્ત હોય કોઈ ચીજ થી બંધેલા ના હોય બંધેલા ના હોય એટલે બોજો ના લાગે એમને ભાઈ ના લાગે ફિય કશું હોય લાગે એ કરશે નહીં કશું અને એ થવાની જરૂર છે પણ તે જ્ઞાની હોય તો થઈ શકાય જ્ઞાની હોતા નથી ગણા હજાર હજાર વર્ષ સુધી નથી હોતા હોય તાર થઈ જવાય સંડશે પાણી પડશે એ ફરજીયાત રાડવું પડે છે એ ફરજીયાત મરવું પડશે એ ફરજીયાત બધું ફરજીયાત છે આ સમાજ માં રહેવું હોય તો કરવું પડે બધું હે સમાજ માં આ કરવો રડો ગમે એમ કરી ફરજીયાત એટલે એક છોકરા એ બાપ એ છોકરા ને દેવું કરી ભણાવ્યું હોય પછી બાપ બો માર માર કરે કે એવું કરીને મેં ભણાયો છે કોણ તારા બાપ ભણાવ્યો એવું કેત છે બોલાય નઈ શું કહ્યું આપડે ભણાયો ને છોકરાને ભણાવવું પડે છે ના ભણાવીએ તો લોકો આજુબાજુ ટપકો આપે ગાળે ભણાય પણ છોકરા એવું કહેવાય નઈ ને હે છોકરા થી એવું કહેવાય નઈ ને બાપુ કરે પેલો કઈ દે તમને કોણ કઈ બતાવો નઈ ફરજીયાત માં કેવા દેવું શું કઈ બતાવો નહીં સમજ્યા કે ક્યાં વાતે ના હોય હોબ્રેકલ્પ વાતો કેવાય સંસાર સંસારી ધર્મ માટે સંસારી બધા ધર્મો કેવાય બુદ્ધ ભગવાન સંસારી ધર્મ આવેલા ચીલી દેખા માં એટલે બુદ્ધ કેવાય ધર્મ તર કોને છે આપડા આ રૂમ માં બેઠા છે મારા માંથી બુદ્ધિ ખરાબ થઈ ગયેલી અમારી ઓછી થઈ જશે ને અમારી ઓછી થઈ જશે ને ઓછી થશે ને બુદ્ધિ પ્રકાશ છે અને જ્ઞાન એ પ્રકાશ છે અને જ્ઞાન ડિરેક્ટ પ્રકાશ છે બરાબર આત્મા નો જો ડિરેક્ટ પ્રકાશ હોય તો જ્ઞાન છે મીડિયમ છે કેવું છે બુદ્ધિ અમને બુદ્ધિ નહીં તો પ્રકાશ અમને ડિરેક્ટ મળે બરાબર બુદ્ધિ કેમ નથી લાઈટ આવે છે એટલું જ બુદ્ધિ કહેવાય ખબર એટલે ઇગોઇઝમ ખલાસ થઈ જાય તો પેલી એ બુદ્ધિ ખલાસ થઈ જાય રસ્તો છે કે અઘરો છે નોકરી કરવી ને આ બધું મેળવવું અત્યારે આપણા શરીર માં દરેક શક્તિઓ સુસુપ્ત અવસ્થામાં પડેલી છે આપણા શરીર દરેક શક્તિઓ અમારી પાસે ખુશી વ્યક્ત કરી આપીએ તમે વ્યક્ત કરવા જાવ તો નહીં કશું આખી જિંદગીમાં એકાદ વ્યક્ત કરો એ પૂરી સેટીસ્ફેક્શન ના આપે બરાબર સાચી વાત નીકળેલી આ બધું ખોટા વાળા કદાચ કરે આપણે ભૌતિક સુખો આપે ભૌતિક સુખ આપે જેવું માગીએ એવું મળે એ જેવું માગીએ એવું મળે ના ભૌતિક સુખો મળે આલૌકિક આનંદ ના ઉત્પન્ન થાય કેવું આખો દરો સિનામાં જોવા જોવાના સિને જોવાના જોયા લઈ ને ત્યાગવાળું નથી જ્ઞાન થયું હશે જ્ઞાન આપની કૃપાથી એને મળ્યું ના એને જાણ્યું કે અનંત સુખ નો માર્ગ જ આ બરાબર સુખ છે ભૌતિક રત્નાગીરી પંજાબો હતા કે ના નહીં નીકળે પંજા નીકળશે તો મનમાં મનમાં રહ્યા પંચાર ક્યારે આનંદ રહ્યા કરે ખાઈ ગયો પછી પતી ના ખાતો હોય ને મનમાં વધારે પડતું ગમે હોય તો અભાવ ના થાય એનો અને આ તો અભાવ થાય દુપાક બહુ ભાવતો હોય વધારે પીવો તો અગો ભાઈ છે તે અહંકારી નું અવરું કરવા તે હતા અહંકારી ભાઈઓ મનમાં રાત દિવહંકાર કરે છે પણ એક દિવસ બે હા દિવસે કોચ કોચ કરે કોચ કોચ કરે કોચી તોડી પાછે અહંકાર ગમતો નથી ને ઉડી ગયો હતો તે અહંકાર છે કે પોતાના દોષ જ પોતાને તમને તમારા દોષ કેટલા દેખાય છે દેખાય છે આપડે સાથે આવું માની બેસ છીએ તમને અંજાર વાત કરશે એવી માન્યતા નથી મારો પણ તે સમાજ માં સમાજ રહી જાય શું પ્રમાણ એમાં જગત પાસે તમે બોલ્યા કે બુદ્ધ ભગવાન પછી વિવેકાનંદ ને બધા સંસારી ધર્મ હતા તો આખું કેટલું થઈ ગયું છે કેટલું બધા જેવા થઈ ગયા આ સંસારિક ધર્મ કેવાય સંસારી ધર્મ જ પાડે છે આ બધું સંસારી ધર્મ છે સંસાર ધર્મ એટલે શું બના શું અંદર એકલા બધું આખું જગત માનવ ધર્મ ધર્મ માનવ ધર્મ ફેર તો ખરો જ સંસારી ધર્મ અને માનવ ધર્મ ઊંચું ને બહુ ઊંચો દેવ જેવો માણસ હોય તે સંસારી ધર્મ કેવાય બે પ્રકારના ધર્મ સંસારી ધર્મ એક સંસારી ધર્મ શુભાશુભ શુભની ટોચ ઉપર ગયેલો હોય તો એ સંસારી ધર્મ કેવાય આવે એટલો આપડે માનવ ધર્મ આવ્યો દેવ ધર્મે આવ્યો બધા ધર્મ એમાં આવી ગયા નાયક ધર્મ આવી ગયો તું ધર્મ આવી ગયો બધા સંસાર ધર્મ ધર્મ નથી સંસાર ધર્મ એટલે સુભાષ શુભ ડિગ્રી ફેલ છે એમ કે દાદા અહંકાર સહી જ હોય પછી સારું કરતા હોય તો વિવેકાનંદ કહેવાય અને ખરાબ કરતા હોય તો રાક્ષ કહેવાય તમારી સમજ ભૂલ થઈ જાય એટલે આના જ મોટા મોટો ધર્મ બેઠો રિયલ ધર્મ કોઈ નથી